સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મધ્યનું નવમોવતનામૃત વંચાવીને બોલ્યા જે મહારાજને પુરુષોત્તમ જાણતો હોય ને દેશકાળે સત્સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે ને એમ ન જાણતો હોય ને સત્સંગમાં હોય તો પણ બીજા ધામને પામે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા જે અમારો ધ્રોહ કરે છે તે પણ અમારા પક્ષમાં બોલે છે केमजे ये जानेजे कोई केक भगवान छे, कें भगवान है आ बीजो कम भगवान अमार द्रोह करता स्वामीनारायण अरे स्वामी बात करीजे देह मूकीने पमवा प्रगट बातु करे छे, एम सर्वे ने समझाए नही ने जे त्याग वैरागनी बातू करें तो मार्गे चढ़ावा सारू करे समझवा आटलूज है સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વચનામૃતના અર્થ સમજાય નથી પણ બહુ અભ્યાસ રાખે તો પોતાની મેળે સમજાય એવો મહારાજનો વર છે ને આ જ્ઞાન તો મહારાજને સર્વેને આપવું છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રકૃતિ પુરુષ તે કૂટસ્થ કહેવાય ને ગૃહસ્થ પણ કુટસ્થ કહેવાય ને સાંખી વિચારે ને જ્ઞાનને મતે કરીને નિર્લેપ કહેવાય સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે આજ આપણામાંથી મલ કરીને કાડી મુક્યો હોય તો પણ તે જગતનો પ્રભુ છે તે આજનાનો એવો મહિમા છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે શ્રી કૃષ્ણને બાણ વાગ્યા ને પ્રહલાદને ન વાગ્યા એ પણ ભગવાનનું કર્તવ્ય સમજવું સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે દેશકાળ આવે તો સત્સંગીના ગામમાં પડ્યા રહીને ગુજરાન કરીએ પણ મરવાની તો બીક જ ન લાગે ને કલ્યાણ તો ત્યાગી ને ગ્રસ્ત એ બેમાંય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી ભગવાન તો ત્રીસ વરસ સત્સંગમાં રહ્યા નેવે સાધુ રૂપે દસ વીસ પેઢી દેશે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી ભગવાન તો ત્રીસ વરસ સત્સંગમાં રહ્યા નેવે સાધુ રૂપે દસ વીસ પેઢી દેશે